અનેક જન્મો મનુષ્ય ના આયા હિન્દુસ્તાન માં જન્મ થાય તો એ પાછું સારી એ જન્મ થાય કે જો આગળ માર્ગે જીવન જીવતો હોય તુગા ખાતો હોય તુગા ના હોય जन सा, सारा घर जमे जहाँ साय को जाए तो मन फिर जो जाए तो मान फिर होने नया कर મનમાં નક્કી કરે કે મારે ગમે તે રસ્તે આ લોકો ની પાસે માલ લેવું જ છે ભીખ હોય તેને પોતા ના પોસાય આચાર કૃષ્ણ નો પાર ના આવે હા આચાર કૃષ્ણ પાર ના એટલે નોર્પણ માંથી બધો આ રીતે સંસ્કારી ઘેર ઉત્પન્ન થયેલો હોય સારા સંસ્કાર હોય તે માત્ર આપણે દરેક ને પોતપોતાને ગુરુ ગુરુ મંત્ર આપેલો હોય છે રામાનંદ માં જેમાં આપે છે બીજા સંપ્રદાય માં આપે છે હાથી રાખે તો લક્ષી ના પડે પછી ધોરણે નહીં કરતી કારણ કે ગુરુ આય તો નસી મહેતાજી એ પાછું એ પદ માં કહ્યું છે કે ભાઈ એનાથી કશું માયા તો સુમ ની શ્વાખા છે એની એકતા સારી કે પછી આપડા હૃદય ની અંદર આંખ ગાડી ને સાંભળીયે છે એ અવાજ કે પછી નાભીમાંથી ઉઠીને છે हम ने, ने ने हार्ट बंदी काम से से हाथी लीजेलू बीजी बजू ए ए ए पाड़ी है चार बताया तेजे कहू के नाभी मू शू कहे મેળું ને નથી શરૂઆત થાય કે આપણે અહિયાં સુધી ની હવે આ પ્રકૃતિ સ્થાન બતાવ્યું તો આપડે બેસીએ શાંતિ થી કામ ઉત્તમ છે પણ એ તો એ તો ગીતા છે ને ઈશ્વર સર્વભૂમતા નામ રુદ્ર દિવસે અર્જનું ચિત્ત નથી ઈશ્વર તો જે જ રહી ગયો છે स्थिरता है स्थिर वातावरण थे त्यार भ पर छोड़ी प्रत्यक्ष प्रत्यक्ष ज्ञानी पुरुष अगर कोई सत पुरुष दिल सतु हो ક્યારે એમનો દોષ ના દેખાય એવા આપણે એમના દોષ દેખાય હોવો ના જોઈએ દોષ હોવા ના જોઈએ સંતોષ ના તો રહેવા માટે કરતા હોય પૂરો પરિચય પડે એ સંસર છે ને ત્યાં સુધી આપડે દાડો વધારે નહીં નહીં એ અસર થયેલો માયા બોજ નું કઈ પણ બરોબર આ ચાર વસ્તુ ખરાબ થઈ ગયેલી હોય છે ખરાશ ના થઈ ગઈ હોય અડધી હોય તો આપડે વાળી દેવી દસાવે પોતાને રોજ આવતા પેલો પોતે વાળી દે પોતાના કંટ્રોલ માં અને જ્ઞાની કુટ ના પડે હોય જ નહીં આ પરમારું જ ના હોય છે કારણ કે પબ્લિક ની એટલી બધી શક્તિ નથી પોતે પોતાના ક્રોધ ને વાહી શકે બધા કોઈ ધોરણ એમને જાય નીકળી જાય નાનીકળી હજારથી નીકળી જાય ને પૈસા અલૌકિક માં જાગૃતિ છે એટલે અલૌકિક ઊભે છે એટલે અલૌકિક માં જાગૃતિ ઉત્પન્ન થાય અને આ બાજુ ઊભા કરે पूरेपूर आप सके भगवान सुधा मांगवा गया એને તો બીચા તકલી આપશે થોડું પણ હું બધી વાત ના અમે બધું આપી દીધું કે આંધારપણે હોય કે આપડે આખું ભારત એવું માને છે ભારત એ સિદ્ધ ભૂમિ છે દરેક સંતો ચાલુ થયા જે થઈ જ્યાં કોઈ કઈ તપ કરો આ બધું કરવાની તો જરૂર નથી શુદ્ધાત્મા થયા પછી આપ કહોસે પણ શુદ્ધાત્મા જયારે થાય ત્યારે ભાન એને થવું જોઈએ ને તો ત્યારે અહંકાર માટે તારે થાય જાય અત્યારે કર્યો એકતા મનમાં બીજું હોય વચ્ચે વાડી માં બીજું હોય વર્તન માં બીજું હોય ચાલે નહી દાદા પ્રશ્ન છે તમારી પાસે જે મૌન માગ્યું जे मौन माँ के जे के भाव माजा के भाव के करे आते भीजा ने। ना, निया तमारा नहीं तमारा नहीं मैं क्या बता है कपट बस अहंकार कपट ने लोग अहंकार भीस દેખાય છે આપડે કબીર સાહેબ જે થઇ ગયા કબીર સાહેબ જે તત્વજ્ઞાની થઈ ગયા કબીર સાહેબ જે તત્વજ્ઞાની પૂજાની છતાં પણ આજે એમના પંથ ચાલે છે એ નિયાણું કેમ કરીને પેદા થયું એમને પૂજા ઈચ્છા આપી જ નહી છતાં એમનો પંથ આજે ચાલે છે કેમ કરી ચાલે છે નિયણુ નિયમ પંથ ચાલે છે લોકો નું ભાવના કરી સમ્ય વિપરીત બુદ્ધિ નાભે નઈ સમ્યક બુદ્ધિ મહાન બુદ્ધિશાળી સંત અથવા એક જ્ઞાની ના કહેવાય ને એમને તો કે બુશાહી એટલે વધારે વધારે બુદ્ધિશાળી પછી કોઈ સંત થયા હોય તો કબીર ના જેવા બીજા કોઈ બુદ્ધિશાળી નથી અમારા બાપ ના વખા છે બુદ્ધિ મેરી વા ખાડે કી ધારા જો ઉતરે તો કે મારી વાણી ખોડા ની ધાર જે છે કેવી છે ઉતરે તો દુનિયા બહાર નીકળી જાય એટલે આખું વેદાંત પૂરું કર્યું હોય તો કબીર સાહેબ એ પૂરું કર્યું ત્રિગુણાત્મક છે તેથી કૃષ્ણ ભગવાને કહ્યું ગીતામાં કે વેદાંત ત્રિગુણાત્મક છે માટે વિતરા લાવવાની છે આત્મા જાણવાનો છે શું આખી ગીતા પોતે પોતે હું છું છું બોલે છે આત્મા રૂપે છે એવું નથી આત્મા રૂપે છે નુકસાન થયું છે મારી બુદ્ધિ થી હું તમને સમજાવું તમારી બુદ્ધિ થી આ લોકો ને સમજાવો ઉડતો નખો થઈ ગયો છે સમજાવવાની જરૂર નહી એક જ લાગતી ગીતા બહુ સુંદર વાત એ છે ભલે મોક્ષે ના ગયા હોય અમારે તો બાપ દાદા ના વખત થી એમને ગુરુ તરીકે મોનેલા અને ગોખલા માં એટલે મને તો આપના પરમાત્માની પ્રાપ્તિ કબીરજી મારી પર બધા બહુ ખુશ છે મારી પર ખુશ છે એ કબીરજી ના થકી મળેલા છે આ બરોબર છે જે કોઈ કબીર ના ભગત હશે તો કે પછી કે છે તમને આટલું આટલી જળશો હોય તો આટલી તમને સોરુ કરી આપું મળે તેવા ત્યા કબીર ના ભક્ત શું કહ્યું પેલા કોઈ ઘર બુલો કર્યો તો કબી નો ફગ થયો કબી નો નહી કબીર કેવા જેટલો માર ખાતો છે બ્રાહ્મણ બુદ્ધિ બઉ બિરબલ હાજર ની એવી કબીર હાજર બુદ્ધિ હતી કેવી હાજર બુદ્ધિ બુદ્ધિ હાજર હશે ભોગવાનું થાય તો આપડી ભૂલ છે બઉ માર ખાય આપડે પૂછો ખરા થોડી બુદ્ધિ હાજર હતી તમે લોકો ભાર દેતા હતા એના એની શક્તિ પ્રમાણે ગાઓ તમને આલે જેવો હોય ને હજુ પેદા થયો નથી હવે એમણે જાણીને કરેલું જોઈને બધું કરેલું ના જાણી શાસ્ત્ર ના ગુરુ ના ધર જાણી જેટલું વર્ણન કર્યું છે ને બધું ગુરુ ના ધારે કબીર ના શિષ્ય ની વાત કરી ના પેડું પુરુષ કે જેનાથી હજારો સ્ત્રીઓ અથડે આમ જોતાની હાથે થાય કાયદો સામે એક જ રાખે પછી કીધું રાખે પણ આવશે તારે કઈર નાખી જાતિ આવી હોતી જ નથી બીજા આવી કેમ છે આપણે સીધા કરે છે કરવા જ જોઈએ ને સીધા થયા દુનિયામાં ચાલે થાય ને બાપ થાય કે રીતે સીધો થાય તો બાપ થાય એટલે સ્ત્રીઓ સ્ત્રીઓ તો દેવી જેવી સ્ત્રીઓ અને પુરુષો માં સ્ત્રીઓ પુરુષો થઈ જાય ખાલી બગાડી નાખે આ જન્મ મારી હોય તો આ જન્મ કઈ મારકા જે પુરુષ ના માં જે પુરુષ ના માંપટ સપટ તે વધે જે પુરુષ ના મોડી ના હોય તો મોહ વધે તે આવતા બઉ થાય અને જે સ્ત્રી અહંકાર અને માન વધે તે પુરુષ થાય સ્વરૂપ જ્ઞાન હોય પુરુષો તે તો પુરુષ જ રહે બીજા જન્મ ના હોય ત્યારે બધી ચાલે છે આ જે વાતો દાદા એનો અર્થે એવો જ થયો પુરુષે પુરુષ રહેવાનો સ્ત્રી રહેવાની એવું થયો હતો એ ત્રણ જન્મ સાથે આવે છે સ્ત્રીઓ કેટલા આવતા જોડે છે આ બધી હા કે તમને મારતું નથી ગયા અવતાર આપડે ભાવ કર્યો હોય અને એ સ્ત્રી થઈ ગયો એ મારે નઈ આ તો ઘણા અવતાર નો ઓળખાણ છે તે બધું જાણે છે કલયુગ નું પ્રમાણ છે ને આ કલિયુગ ને લીધે વધારે બાકી આ જે નેમીનાથ કરીને ભગવાન થઈ ગયા શ્રી કૃષ્ણ ભગવાન ના કાંકા ના દીકરા નેમીનાથ તે બે નવ થી આવા દગો કરો છે કે છે એટલે બધું આ તો જોડે જ જોડે જ હોય છે અને આ પૂરક છે સ્ત્રી પુરુષો એ એકમેક નું પૂરક છે મોક્ષે જવા માટે પૂરક છે તેના બદલે આ સહયોગ બધો કેસે જ બફાઈ ગયો છે એવો થઈ ગયો પેલી બાજુ ચોવીસ કલાક સત્સંગ તો થાય ને Ahh he.. This is how I told you to kill people all this... jednak this type of question must do this the año 50 del cut. How do you kill yourself? This there is no time when that is made. As a little person.. મોક્ષ છે આ જન્મ મોક્ષ નથી એક જન્મ બાકી રહેશે એક જન્મ બરાબર છે તો એને પાસે જન્મ લેવા પડશે ને તમારી જોડે આવેલા છે સ્વરૂપ જીજા જુપે જ આવે એવું ખરું હા આવે ને તમે એવું કહ્યું એમને કે હવે તમે તો પુરુષ પુરુષ જ થવાના તો પછી આ જેટલા જ્ઞાની મહાત્માઓ છે એટલે પુરુષો ના પુરુષો જ રહેવાના સ્ત્રીઓ જ રહેવાની કોઈ નાખ્યો બધા મહાવી ક્ષેત્ર છે આ મહાવી ક્ષેત્ર છે આ બધા મહાત્મા જાત્રા એના લઈ જાઓ આ બધા મહાત્મા જાત્રા એના લઈ જાઓ પાંચમો ધોરણ ખેંચે છે શું એવું આ ક્ષેત્ર સ્વભાવ છે ખેંચવાનો ક્ષેત્ર નો સ્વભાવ છે ખેંચી દેવાનો એટલે તમારે કશું કરવાની જરૂર નથી આપડે તો આ આજ્ઞા પ્રમાણે ચાલુ એમાં બધા ક્ષેત્રો અહીં જ છે બધા દેહ લઈને કોઈ સ્વરપણ જતો છે બાપણ કેમ ત્રિશંકુ નો મોકલા રાજા એ આ સડેલા દેહ ને ત્યાં આગળ પેસર ના છે તેનો દેહ તો બહુ જુદી જાતનો છે છે કપૂર જેવો છે ગંધાય નહી હોડે નહીવું કે યુધિષ્ઠ સાંજે દેહ હોય છે અને એમના સંદાસ જવાનું નથી હોતું કોઈ દાડો કોઈ આટલા બધા સ્તર છે ઉપર કોઈને સંદાસ જવાનું ના હોય સંદાસ એવું આગળ ઓછું દુઃખ છે સંદાસ ગંધાતું હોય આપણે દીકરી ચડે દેવ લોકો ના હોય દેવ લોકો આપડે બધા ખાઈએ છીએ એનો સુક્ષ્મ ભાગ બધો ત્યાં દેવ માં જાય છે મનુષ્યો જાનવરો બધા જે ખોરાક લે છે એનો સૂક્ષ્મ ભાગ એ સારામાં સારો ભાગ એ બધો ત્યાં જાય છે પછી દેવો ની અવગતિ કેમ થાય છે તો દેવગતિમાં જાય ક્રેડિટ અને ડેબિટ સરખું હોય તો મનુષ્ય આવે ક્રેડિટ ડેબિટ સરખું હોય બેલેન્સ તો મનુષ્ય આવે ઉપલી કક્ષા માં ગયા પછી નીચી કક્ષા માં કેવી રીતે આવે પણ ક્રેડિટ થઈ ગયું ક્રેડિટ ના આધારે વધારે પુણે આજે મોક્ષ માવાલ જ ના આવતો ને જેને દેવજનક મનુષ્ય માંથી મનુષ્ય થાય મનુષ્ય દેવ થાય છે પણ જે મોક્ષ જાય છે કશું લેવા દેવા ના મોક્ષ માં ના જાય કોઈ કોઈ ગયેલો નહીં મનુષ્ય બીજી કોઈ જગ્યા મોક્ષ જવાનું સાધન જ નથી આપડે આગળ તો બધા માર્ગ જુદા જુદા હોય છે વેંકુટ માર્ગ કૃષ્ણ ભગવાન પ્રેરિત છે અક્ષરધામ નો માર્ગ તેજાનંદ સ્વામી ના એ બધું અક્ષરધા વૈકુટ મોક્ષ નથી એ તો શ્રેણીઓ છે મન કું જ થાય કેવું મન કું થતું થતું થતું થતું એટલે આગળ ગતિ કરે પ્રગતિ મળે એ વૈકુટ અને અક્ષર ધામ છે આનું નામ શું અક્ષર એટલે વિનાશી ધામ છે આ અક્ષર માંથી અક્ષર માં લઈ જાય છે અક્ષર ઉપર આવી જવા અક્ષર વાત છોડી દઉં બધી એટલે શરૂઆત કરાવે છે આત્મા આત્મા સંબંધી ચેતન સંબંધી શરૂઆત બિગીનિંગ કરાવડાવે છે પછી એનો બી પાછો જન્મ તો ખરો અક્ષર માંથી પછી મનસ્લોક આવે ભૂલ કરે તો અક્ષરલોક માં અક્ષર માંથી આવી અને પછી આગળ પ્રગતિ મળે અક્ષરધામ એટલે હું છું એવું એવો વિચારનો વિચાર છે એનો થયો એને પુનર્જન્મ સમજાય ત્યારે એ અક્ષર ધમ સમજો છે દેવલોક માં છે તો એ ભગવાન ગણાય માં હતા ને જે ભગવાન કેરાય ભગવાન કેમ કે ભગવાન કેવાય ને પણ એ ત્રીજા કંબર ના ભગવાન ભગવાન હોય છે સમજાવ છ દર્શનો છ દર્શનો કૃષ્ણ ભગવાન ચોથા ચોથા ચોથા ભાગના ભગવાન સાત એક સિત્તોતેર બાઉવાન ને મોકલીયે તો કોઈ એમને બીઠું ના લે એમનું કારણ કે એમના સ્ટેન્ડર્ડ ને શીખાડનારો એવો કઈ જોઈએ દે લાયક છે ને એજ ને એટલો હજનો ધર્મ